છે હરે કહેવા માંથી કઠોળ બોલીએ છીએ આ કુતરા એવું ના લાગે છે ખરો પુરુષ કાં ને કાણો નાખે નપુષિક નપુષિક નાખે રોગી રે રોગી નાખે ચોડ ને સોનું શત્રુ ને મિત્ર માં સંભાળ રાખવો એને સામાયિક કેશો સામાયિક ધંધા માત્ર ધંધા થી થઈ ગયેલા છો ધંધાથી થોડો આહાર કરે છે તપસ્વી કહેવાયા છે સ્વાધ્યાય તો કેવળ ભૂખ નો આહાર ભૂખ્યો બરો છે એનું એ અંત કર્મ ની નિર્ધા માટે એકાદ બે દિવસ કરે તો એના અનસન તપ કેવાય પોતાના બસા માં બીજો કેરે આપડે એવું કઈ લખેલું નથી જીતેન્દ્રિય સાધુ ખાવા છતા ઉપવાસિત કહેવાય છે બાહ્યને અભ્યંત કરે અને બે પ્રકારના બાર બાર પ્રકારના તપો શ્રાદ્ધ્યાય જેવું કોઈ તપ નથી હતું નહીં ને હશે પણ પોતાના મોટા કુવાનો મોટા કુળો ત્યાગ કરી પોતાના મોટા કુળો ત્યાગ કરી જેને દીક્ષા લીધી છે તેઓ આદર સત્કાર માટે તપ છે એટલા માટે કલ્યાણ ની ઈચ્છા વાળા એવી રીતે તપ કરવું કે જયારે બીજા ને ખબર સુધાર ના પડે પોતાના તપની પ્રશંસા પણ બીજા પાસે ન કરવી જોઈએ કઈ દેશે ને ભોળા ભાઈ તમે છે ને વિવરણ લાંબુ કરો એક લો કરવાનું છે ને એક વિષય લેવાનો એના પર જીતે મનમાં લાગેલી ઘાસ ના ગંધ ના ગંધ પશ્મીભૂત કરી ઉગે છે તેવી રીતે જ્ઞાન અને દિવિ એ બંને ભયંકર હવે એ તમે જ્ઞાન મને આપ્યું કે મારા જાનથી પાંચ તમારા જાનથી થાય જ્ઞાન આપું ને હું એ બોલું છું તમે બોલો છો હું જે પ્રમાણે બોલું છું તે પ્રમાણે તમે બોલો છો તમે બોલ્યા એમ પણ કર્મ ભસ્મીભૂત થાય જેટલા બોલ નીકળ્યા છે એ સંસાર પુરુષે બોલાવે છે આત્મપુર શબ્દ નીકળ્યો નથી આત્મપુર શબ્દ બોલે જ્ઞાની બોલાવે એટલા જ પણ એક આટલા વર્ષો થી હું કેતો આવ્યો છું કે આજે પાંચ વાગે જ્ઞાન આપવાનું હોય તો બે વાગે બે મીઠું આવી જાય છે વિલીન થઈ ગયું છે એના લો થયેલો જુવાગાવી નાખનારો આપડે આ જે જ્ઞાન બોલીએ છીએ થવાની વિલીન થઈ ગયું છે એનામાં લાંબા વખત થી સંતિત થયેલો એટલે જેવી રીતે લાંબા વખત થી એકા કરેલા સભા તત્કાળ ભાઈ લાગે છે તેવી રીતે ધ્યાન રૂપી આગ ધ્યાન રૂપી આગ જે રીતે લવા સમય કરવું પડે ધ્યેય શુદ્ધાત્મા શુદ્ધાત્મા શું શબ્દો અને આનંદ ઉત્પન્ન થાય કર્યા પડ્યા બોલી શકાય ને પૂરો હાથમાં જાણે હા આપડે એટલું બાર પાડે છે પણ આ કર્મો ના અજ્ઞાન ના આધારે જે કર્મો ટકી રહ્યા હોય એ જ્ઞાન ઓટોમેટિક ખરી પડે અજ્ઞાન ના થાય છે જેટલો કર્મ નો ના જ્ઞાની વ્યક્તિ ત્રણ ગુપ્ત એક જ શ્વાસ માત્ર એક જ શ્વાસ માં બે ની મનગુપ્તી વાણી ગુપ્તી વાણી થી બોલીએ નહી કોઈ ને ખરાબ એ ગુપ્તી કેવાય મનગુપ્તી એટલે મનથી ખરાબ વિચારી નહીં એ ગુપ્તી કેવાય અને બે થી કાર્ય કરી છે મહાત્મા કર્મો નડે છે કેમ તો પછી કરી લાયા છે એ કહે છે બારી મૂક્યા તો પછી ના એ બારી મૂક્યા કયો તમને જ્ઞાને વાંધો આપ્યો તો નહી એટલા બારી ગયા પાણી બુપિયા છે એ ફળ આપે છે એટલે એના ચાલે નહી એમાં એ તો ભોગવેલ છે બીજા ઘણા ઉડી ગયા ભાગ કેવાયું કે હોય છે આવા પ્રજ્ઞાત ની પદાર્થો નો અનંત્રિબ છે રાત્ર માં કેટલો અનંત આવી સ્થિતિ કેવી રીતે કહી શકાય લખે તો <laughs> ના પતા થઈ જાય એક બે વળી જાય હા તો કલ્યાણ થાય કે જંગલા લોકો નું અકલ્યાણ કરી નાખે છે કરી નાખે અમે નટુભાઈ ને કહીએ છીએ દાદા કે આ પંદર દાડામાં એક જ વખત નથી એ બરોબર છે પણ પોતાને સમજવા માટે બહુ જ બહુ જારી જબરદસ્ત એટલા માટે જે પુરુષ કેવળ પોતાની પોતાના જાતની જ પ્રશંસા કરે છે બીજા વચનો નિંદા કરે છે બીજાના અને એ રીતે પોતાનું પાંડિત્ય બતાવે છે મજબૂત રીતે ઝઘડાઈ ગયેલા છે ખાઈ ગયા છે આ સંસારમાં વિવિધ પ્રકારના જીવો છે વિવિધ પ્રકારના કર્મો છે વિવિધ પ્રકારની લબ્ધિઓ છે થાય ને લેધર્મી હોય વાત વ્યવ નથી કોઈ પણ કેવો કેવી કેવી લગ્ધિ હોય ભલે જ્ઞાન ના હોય આપડે કાલે બીજા મે ભાગ્યવૃત્તિ કરી છે આપડે ઘરનું જેવું લાગ્યું ઘરનું જ એવું લાગ્યું કારણ કે જરાય કોઈ મસ્કરી કશું કેટલા હા એમને પેલી પેલી વાતો નહિ કેવા મળી હર હર ઉભી મળ્યું લોકો જે મને તેના કદી પ્રાપ્ત થયું નતું એ અમૃતમય સુભાષિત પ્રાપ્ત થયું છે અને તે પ્રમાણે મેં સુગતિ ના માર્ગ સ્વીકાર્યો છે પોતાનું ઘર હાથમાં આત્મા માં આવે લેવા આવે તે લેવા ના પચી આવ્યા હોય એટલે પછી દેવ પાસે અને પછી લોકો દીવો તૈયાર છે स्वभाव कायम रह कर સરખા પરમાણું જોખમ તો ખરું ને જોખમ એટલે જાગૃતિ રાખવી પડે ને ત્યાં સુધી આપડે ના જવું હોય ને આપડી દાલ જ આપડી દાન જી હોય તો વાંધો નઈ એવું પણ દેહ પૂરો થાય પછી ખલાસ થવાના કે પહેલા ખલાસ થવાના આ દેહ પૂરો થાય બઉ પેલા ત્યાર પછી ટાઈમ એ વિચાર જ ના કરવો પડે લોહચુંબક જે ખેંચાય છે ત્યાં પેલા આવા પરમાણુઓ છે ત્યાં સુધી સૂક્ષ્મ પેલો દેહ નો સ્વભાવ એવો છે પરમાણુ છે ત્યાં સુધી પછી તો અમે કુદી પકે છે કાયમ જ રેતા વાપરી ગયા રહી છે એથી આપડે કહીએ છીએ ચૌદ વર્ષ ના ચૌદ વર્ષ ઓછા ઓછા સર માણસ ના થાય ભાગ ભજવી જાય બરાબર બાકી લોકો મારાવર પરમાણુ ઓ ખેચે છે હોય ને લોક ચૂંટણી જેવી સ્થિતિ છે ઇલેક્ટ્રિકલ બોડી છે એનાથી આ બધું લોકસૂંબક ને પામેલું જ છે બરોબર છે ચુંબક પામેલું છે ના પણ પછી સ્ત્રી નું ઇલેક્ટ્રિકલ બોડી અને પુરુષ નું ઇલેક્ટ્રિકલ બોડી એ પછી સામ અસર ના કરે પરમાણુ ખલાસ થઈ જાય તો પછી ના કરે સ્વભાવ પોતે અંદર ભર્યો કે વધે પછી विषय परमाणु करेम बहुत बहुत फल બહુ ફરવાળું પતિ બહુ બહુ એની ઉપર ચપાત કરી શું છે ભગવાન ભગવાન જોખમદાર સાહેબ da te રાતે એમ ઉઠી નહીં એ ના સમજાયો એ ના ખબર પડી દાદા એ ના સમજાયો એવું કહેતી જાય એટલે ઉભો થઈ ના આવતો રે એટલે સાબિત કરી હતી કે આ રીતે પ્રતિ ગુણ કરવાનું આ જે છેલ્લી સમજણ છે એની જો એક્ઝેક્ટનેસ આઈ જાય તો પછી વાંધો ના આવે બ્રહ્મચર્ય સુધી પહોંચી જવાય એમ नहीं बर तो पेज मन मूझ मैंने के हजार एवं કામ જ નહીં एक बाजुआ पर आकर्षण खेचायजु जो शुद्ध उपयोग જો ખલાસ થઈ જાય આપણે જે વિષયો બહુ વિચાર આવતા હોય તે રસમાં પહેલા બધું કહી શકાય परिणाम आपी जाए वस्तु हाँ आम जन सकते मोह चढ़ो उतरियो घटो પણ તે વખતે ચડ ઉતર કરે ખરો ત્યાં તમારા માટે કોઈ પણ જાત નો દંડ નથી તમે જો ત્યાં દંડ છે कुलदीप कहवा कचास निश्चय बड़ एटू जागृति मंदिर निश्चय का અત્યારે અમદાવાદ નહિ બગડી જાય બગડી જાય નિશ્ચય ના અમારે હવા જવું છે તો કે લાવે करवो के अखंड जागृति स्वरूप ने आम ने ने तो कायम काम हो तो, तो जागृति रहे ने વાણી આપડે બરોબર છે એટલે નિશ્ચય પાસે બોલવો પડે બરોબર છે भ्रांति संस्कारो व्य थोड़ा असर कर जाए મને શું કોઈ શું કરવા નહીં કારણ શું છે અને વખતે કઈ કહે છે એમ કેવું શું કે એના માટે રોજ રોજ છે ડરવું ને એ બરોબર છે શુદ્ધાત્મા પ્રાપ્ત આત્મા પ્રાપ્ત થયો એટલે ડરવું ના જોઈએ બરોબર છે પણ તે સાથે એવું કે છે કે ભાઈ વિષય થી ચેતતા રહેવું જોઈએ કાયમ અથવા તો વિષય થી તો ભગવાન પણ ડરતા હતા એવું પણ કે છે જોડે જોડે એનો શું મતલબ રોજે ચાલુ રાખે પીવાની પછી એટલે મેં કહ્યું જોખમ છે દવા એટલે શું ડાક્ટર કહ્યું એટલો જ વખત પીવાયું બરોબર છે એને કહીએ છીએ આપડે આ તમને કેવાનું તમને કરવું નથી કનૈ વિધિ કરે છે પંદર બે ચોર્યાસી હૃદય થી આપડે વસ્તુ તો માનીયે છીએ કે અમુક વસ્તુ સાચી છે बुद्धि आप दौरी जाए बुद्धि संसार रूपा करनेसार रूपा करने दर्शक करे પછી તમે હૃદયમાં જાઓ તો ભગવાન બગડી જાય ને એટલે બુદ્ધિ અવરું તમને ગમે છે કે વધારે ગમે છે બુદ્ધિ તો ગોતે ગોતે કરશે એટલે બુદ્ધિ ને કહે બાજે કામ હોય તો અહીંયા આવજે પણ મને ભાઈ કામ માં ના કરી શકે શું કહ્યું એવું કેવું પડે અમારે આજુબાજુ પકડી રાખે છે એ છોડતું નથી આજુબાજુ સંસારનું જે વાતાવરણ વીચળાયેલું છે તેને બરાબર પકડી રાખે છે છોડતું નથી ના છોડે પણ એ વાતાવરણ વાતાવરણ છોડે છે એટલે એના માટે પોતાની શક્તિ ફોરવી પડે આત્મશક્તિ કરવી પડે ને અમદાવાદ રહ છો કરી આપીશું હવે તમને બુદ્ધિ નામ ના દે એવું કરી આપીશ બોલે અને પછી જુઓ આનંદ કેવો વર્ષે તે જો હાર્ટની વાત સમજી ગયા હાર્ટમાં જે ઈચ્છા હોય બુદ્ધિ કરવા ના દે લોકો તેથી આઠ બધા ઉડી ગયા લોકો નો બુદ્ધિ માં એકલા પર આવી બધું શાંતિ અંદર ના રેસે અંદર શાંતિ બઉ નથી રેતી હાજી હા એટલે અમે તો અમદાવાદ આવીશું ને કરી આપીશું સદવો આપજો છોકરો એવું જોડે અને મોટી ઉંમર ના જોડે સંતો એવું જોડે બીજું જોયે નહી ને અને આ પેલો આપડે ગીતા ને એમાં બધામાં એજ કે છે ગીતા માં બધામાં એજ કે તમને સમજ નથી ગીતા નો અર્થ એમને કહ્યું છે કે હજારો માણસ ગીતા વાંચ્યા નામ ગીતા એક માણસ ને હિન્દુસ્તા એક માણસ નથી જેને ગીતા સમજ પડે શું હું શું કેવા માંગુ છું એટલે સમજી જાય હું શું કેવા માંગુ છું સમજી જાય એનું નામ કૃષ્ણ ભગવાન જો આ ચલાવતો હોય ને તો આપડે નિરાંત તને આ જમીન પછી સૂઈ જવાનું આરામ છે ચાર રૂપિયા આપડે શું ભગવાન કુંભાર નથી ભગવાન તો ભગવાન છે જરાય માથાકુટ ના કહે ન ભગવાન જ્ઞાતા દ્રષ્ટા પરમાનંદ એમનો સ્વભાવ સ્વ જ્ઞાતા દ્રષ્ટા નો તમે હોવ ને આ તો વિજ્ઞાન થી ફરી અમે તમે દ્રષ્ટિ બદલી નાખીશું બીજા ચક્ષું આપશે એટલે દેખાય ભગવાન શું બધું અમદાવાદ રહો તો લાભ લઈ લેજો તમારે કાગળ લખવો પડશે અને એડ્રેસ અમારો બઉ આવે નઈ એ નોનપણ માં જવાબ આ લખવા મળે આપતી પણ હિસાબ જવાબ આવે નઈ જિંદગી ઠેર પૂરી થાય તો મળતી વખતે જોઈ લે જવાબ આવ્યો જવાબ ના દાદા હમણાં એમ કહ્યું કે છોકરા ને સમજાવવા માટે લખેલું છે છોકરા સમજાવવા માટે ના ના બાળકોને કૃષ્ણ જુદું કે ભગવાન કરે છે કૃષ્ણ ભગવાન તો વાસ નારાયણ થયા નારાયણ ને હવે પૂરા પૂર્ણ ભગવાન આવે થશે પૂર્ણ ભગવાન થવા નહીં નારાયણ નારાયણ ભગવાન થઈ ગયા ભગવાન આપે છે બીજું કઈ જ નથી બીજી કોઈ એ નથી થતી પણ અનુભૂતિ અનુભૂતિ માં છે માતાજી નું જયારે સ્મરણ કરું તે વખતે એમ લાગે मरु संसारू का दादाजी मैंने तरह वक्त तो, तो हार्ट टे एटेको પેલું કાર્ડિયાક ઇન્ફેક્શન પછી પેરાલિસિસ ની અસર પણ થઈ ગયેલી છે હાર્ટ પહોળું થયેલું છે આવું બધું ઘણું છે પણ એ છે કે મને શક્તિ એવી રીતની આપે છે કે ગાડુ ચાલ્યા કરે છે હર્ડ થઈ ગયું છે પણ એ શક્તિ એવી આપે છે કે ગાડુ ચાલ્યા કરે છે આપે હર એવું ના હોય આપડા લોકો ચોટી પડે આ બધું તમારે પુનુ ફળ છે જીતા રહ્યા છે એવું કઈ પૂર્ણ સારું કર્યું છે તેનું ફળ છે આ પુણ્ય આપડે લોકો ને દુઃખ કોઈ આપવું નઈ અને સુખ જ આપવું એટલું એમ લંપુ આપણે જે ગમે એ લોકોને તમને શું ગમે સુખ ગમે છે કે દુઃખ એને જીરે તારે ફરી ફરી આપડે ચોખ્ખો થઈ ગયો ને જમે કરી દે એટલે હા ચોખ્ખો થઈ ગયો બાકી ભગવાન તો બેઠા છે તમને દેખાય છે ભગવાન તો ભગવાન જ છે જાય તો એને કઈ કામ કરવું હોય તો અમારે થકી કામ કરાવે ભાઈ અમારી બાફત કામ કરાય માણસ છું મારે મારું શું કરવું છે એજ મને સમજણ પડતી નથી છોકરો ભગવાન આપડે છોકરા જ કહીએ એ પારકા ઘર નો છોકરો આપણે લેવા દે પોતાનો છોકરો કોઈ નથી ને કશું બહાર યાદ જ ના ભૂલી છે બધી यानी ये तो मैंने ज्ञान की बात कर रहा हूं ना वो जितना फैक्ट पे बात करते हैं ना ज्ञान बातें हैं उनका हो जाता है हैं मैं बैठा हूं एक लो पर अकेले ढेर है तो बात नहीं करता मेरा लगता है जोड़े बैठे हैं तो कॉमन सेंस डेवलप करता है क्या करता था આપણે તો વટેડે જોડે કથા નહીં છોડું જાય નહી છોડું ગાય નહી છોડો દાદાજી તમને નહી છોડો જે હોય દાદાજી તમને નહી છોડ જોડે જોડે જઈએ્યા દજૈયા હજ